સિંગલ માં આઈ ગયા સિંગલ માં ક્યાં જઈએ બધું આ તો કઈ બધા ફાઇલ માં જેને જગત કરી વખત બધું એક જ ફાઇલ માં જ આવી ગયું પછી ફાધર કેતા હોય આ વિશેષણ ફાઇલ નો છે આત્મા વિશેષણ નથી આ જેટલું વિશેષણ વાળી વસ્તુ છે બધું ફાઇટ નથી આપડે કેમ કે શાંતિ નથી માર્યા તોય શાંતિ નથી મળેલા તોય શાંતિ નથી મારી હાથ પહેરા તો મળું જ ના ઉભાડે એવી વાત આપડે રી રડ પૂછીએ ને કે શું કા તું રડું છું પછી મારેલી છે પણ આ બહુ છે ના હોય તો હા ગણાય કર ના ખેડા મળે એવું નાખે આપણને એ તો કરે બોલાવો કોઈ છે મધુ તો રડે છે બિચારો રાડી એટલે મધુ રે મધું પાછ છે નહીં લખમી રાડી ની જરૂર છે ને એ તો રડે અને આ સામાન્ય રમત એ બધું બધું દાદા નું ધ્યાન મળ્યા પછી શાંતિ થઈ નઈ સુખ સામોખ સામો કાયા સુખ છે જો અમારી આજ્ઞામાં રહે છે એ તો દુખદાયી જ છે હા વિતરાગ પાસેથી જ્ઞાન મળ્યું પ્રભારી જાણશે પૂરેપૂરું અનુભવ થશે હજુ તો અનુભવ થતો નથી પરભારી છે ના હજુ ભેગા થઈ જવાય હા ભેગા થઈ જાય દુશ્મન જાણ્યા પછી એની જોડે ભયબંધી ના કરે ભયબંધ કરી ભયબંધી આપણા સમાજ તો દુશ્મન જાણીને એની જોડે ભયબંદી કરી પછી મરાય કે છે હા પણ એ તો એ તો ક્ષત્રિય નું લક્ષણ નહીં ક્ષત્રિય નું જ લક્ષણ ક્ષત્રિય નું જ લક્ષણ એ ક્ષત્રિયો નું જ લક્ષણ આવવું એમ કે મિત્ર એટલે મિત્ર તમે તમારા મિત્ર છો એક મિત્ર હોય એવું લખ્યું છે દુશ્મન ના ભાવ મિત્ર એવું કયું છે વેદ માં મિત્ર એક જ મિત્ર હોય પોતે પોતાનો બધા ને સમજ પડે સમજ પડે સરળ તમે સંદર્ભમાં કશો તો એવું કેવાય કે જે ધર્મ પામ્યો હોય તેના તેના સામિત્ય માફળવા ગયા બે કંટાળા આવે તાર ઘર માં જ કંટાળ આવે તમને એકલા મજા આવે તો આપડે જણાવ્યું કે બધાને કંટાળવા માટે ધર્મ જેવી વસ્તુ નથી આ જાય જ નહીં ભગવાન તો પ્રેમ સ્વરૂપ જ છે બીજું બધું સ્વરૂપ જ નથી જ્ઞાન સ્વરૂપ છે પણ મૂળ પ્રેમ સ્વરૂપ છે પ્રેમ કોનું નામ કેવાય ચઢે નહીં ઉતરે નહી વધી જાય તે આશક્તિ કેવાય ઘટી જાય તો એ આશક્તિ કેવાય શહેર ઉતર થાય નહીં એ પ્રેમ કહેવાય પરમાત્મા ના હોય અવળું બોલી ગયા હોય તો તમારા માટે અમને પ્રેમ હોય અવળું બોલો અમારો પ્રેમ ઉતરી ના જાય જો ઉતરી જાય તો અમારો પ્રેમ એ આશક્તિ કેહવાય અવળું બોલ્યા તેથી ઉતરી ગયો તો આશક્તિ કેવાય અને આ પૂર્ણ કરાય સરસ સરસ ફૂણ કરાય ને એની પર એ આ શક્તિ કહેવાય પ્રેમ વધી ગયો એટલે વધઘટ ના થાય પ્રેમ તેને ભગવાને પરમાત્મા પ્રેમ કર્યો જે વધે નહીં ગાળો લઈ જાય તો ઘટે નહીં અને બધું આપી દે તોય વધે નહીં તે પરમાત્મા પ્રેમ કર્યો એ પ્રેમ હોય ત્યાં આગળ સાચો ધર્મ આપણને પ્રાપ્ત થાય અને ત્યાં મમતા ના હોય જે કયું મમતા ના હોય હા બાકી જગત મમતા વગર ધર્મ લેવા માટે મમતાની જરૂર ખરી હા મમતા વગર તો ઘર ચાલે જ ધર્મગ્રહણ કરવા માટે મમતાની જરૂર ખરી મમતાની જરૂર નહી મમતા ઓછી થતી જાય ધારે મમતા હોય તો સાધુ પુરુષ કહેવાય જ નહીં બરોબર છે એ સાચો પ્રેમ શરૂ થાય મમતા તમે ઓછી કરો તો ધર્મ જઈ શકો બરોબર એકંદર બીજા બધા આશક્તિ કરતા માને આશક્તિ કરવું બંદે હોય શકે એમાં શ્રાદ્ધ નો હોય શકે આશક્તિ હોય શકે જગત આખું કરતા ઘર માં છે સંસાર નો કાર નૈનિધિક કાર્યો કરે છે ભક્તિનું કેટલા કાર્યો ભક્તિ માં પૂર્ણ બંધાય છે ભૌતિક ફળ મળે પુણ બંધાય અને આ તો તમને શું થયું મોહલ ઉડી ગયો ભાવી જતો ધંધો ચારે માટે કપડા ચારે માટે પહેરવાનો આ બધા મોહર છે ને શું છે વિચાસ બો દર મોહલે બગદર બગલે ટી બોલે તે રે બે ચાસ ચાસ બો ઘણા થી ગિની કરે જે મોતી મોહ નું મજારા કુ ઘીરી ધુ ઉડે જાય તેને બાજી નથી બિચાર થી ભગવાનને વાંબેન નહી તો અમે કપડા પહેરે છે બિચાર બો જાજે ઈશા બિચાર મો દૈન બેરી બજામ સંગે જતે બિચાર મોને હમ એ જરા જજરા બેસન તે? આપડે નિકાલ કરીને પણ દેહાજ્યા છૂટેલી ત્યાં સુધી કશું કામ થાય નહીં મારું છે ને આ બધું વખત ભાઈ માં કેવા પરિણામ ખબર પડે પરિણામ પર મમતા મમતા જ થાય અસર થાય ને તમને અપમાન કરે એ થાય થાય થાય નહીં થાય કશું થાય નહીં અસર હે આપણું નથી પછી અસર કેવું કરવાનું હે ડિસ્ચાર્જ થાય પછી એને ડિસ્ચાર્જ છે લેવાનો માની લીધેલું તો માની દે એક માની લીધે ધીમે ધીમે ઓછું થાય ને હે ધીમે ધીમે ઓછું થાય ઓછું થાય પણ એ તો જાય ને માની લીધેલું ચાલે ને એડસ્ટ કઈ બેંકમાં મારા બે લાખ રૂપિયા મારી પાસે છે એવું માની લઈએ કહેતા એટલે કામ કરે નહીં મોહ તમને જ્ઞાન આપીએ ને એટલે તૂટી જાય છે શું છે જે મોહ તૂટી જાય છે જ્ઞાન આખું જ બહુ એને જગત આખું દીગમૂળ દેખામાં છે દિગમૂળ એટલે ઉત્તર ને દક્ષિણ માને છે ને દક્ષિણ ઉત્તર ના ત્યાગ કરી બીજો બધો મોહો મોહ વગર આસિયું કોણ ખાય મોટો મટાડા નું સાધન નથી એ આસિયું મોહ વગર ખોરાક ખાય મા ના ખાયક ખાય મોહ વગર ખોરાક ખાય ના ખાય ભૂખ મટાડા તો ખોરાક મોહ વગર નો ખરાક કહેવાય અને બીજા કાગળ એ બહુ કહેવાય ખાવાની કરતા આ બધા હું જાણ ખાય મેં કહ્યું તું ખાજો એક સિઝન માં ના ખાવા દઉં તો તમે તો નોંધ રાખો એક સીઝન દાદા તો ખાવા દીધો એ નોંધ રાખવા જોઈએ નહીં ને ખાજો